ए, आवो, आवो। गया तो एक मनज नहीं भरातु तो लो આજે હું તમારા માટે એક સરસ મજાની વાર્તા લઈને આવ્યો છું ઓ ભાઈ ધ્યાનથી સાંભળજો અને બીજાને કેજો પાછા સાંભળો સાંભળો આજે આજે હું તમને જયવતી કાજી વાર્તા કહેવાનું છું અને વાર્તાનું નામ છે જાદુ વાસળી ધ્યાનથી સાંભળજો ત્યારે જેને એના પિતા ને ગુમાવેલા એના પપ્પા તો મરી ગયા હતા મજૂરી કરીને જેમ તેમ એની માં ગુજરાન ચલાવે મા દીકરાનું થોડા વર્ષો રહીને री गई नहीं, एतो पासे ना मा विचार एने के मा एक पड़ी गांधी सारे नसीब तो अजमी जो एम विचारी क्षेत्र मादगी वेचाई गई बदी બાકી રહ્યું ચાલતા ચાલતા રસ્તામાં એને એક ભિખારી મળ્યો ભૂખ લીધે એ ભિખારીના પેટમાં ખાડો પડી ગયો હતો મોકાય ગયું હતું કપડા ફાટેલા હતા એને હીરાને કહ્યું દયા આવ્યો વેધાબેન એને કહ્યું મારી પાસે ખાવાનું તો કઈ નથી માત્ર આ થોડાક પૈસા છે એ હું તમને આપું છું એમાંથી તું ખાવાનું લેજો પૈસા આપવા જાય લાગ્યો હો ભાઈ ઓ હો હો હો આવો તેજસ્વી પુરુષ તો એને ક્યારે જોયો નતો એને હીરાને કહ્યું હીરા તું ભલો છોકરો છે દયાળુ છે ખુશ થયો છું નિશાન ખાલી આ વાસળી તું વગાડીશ એટલે એ સાંભળીને લોકો નાચવા લાગશે આ રીતે હીરાને નિશાન ખાલી ન જાય એવી બંદૂક અને જાદુ વાંસળી આપીને તેજસ્વી પુરુષ અદૃશ્ય થઈ ગયો બંદુક અને વાંસળી મળી એટલે રાજી રાજી થઈ ગયો હોય બંદૂક લઈને એ પોતાને ગામ પાછો પાછા જતા રસ્તા પર બેઠેલું એક થયું કે લાવને મારી બંદૂક ની કરી જવું એટલે એને નિશાન તાક્યું બંદૂક છોડી પંખી વિંધાઈ ને નીચે પડ્યું એ ઝાડ નીચે એક ખેડૂત આરામ લેવા બેઠો હતો એના પગ આગળ પંખી પડ્યું એને મારું છે મને આપી દે જા એ પંખી તો મારું છે મારા પગ પાસે પડ્યું હતું મોટો પંખી લેવા આવ્યો છે તે એમ કહીને ખેડૂતે પંખીને લઈને ચાલવા માંડ્યું લાવ વાસળી વગાડી જવું ખેડૂતને બરાબર નચાવવું ત્યારે જ હું ખરો એટલે એને તો વાંસળી વગાડી ખેડૂતના પગ તો થનગનવા લાગ્યા ઈરો વાંસળી વગાડે અને ખેડૂત નાચે જોર જોર થી હીરો વાસળી વગાડે જતો હતો ખેડૂત નાચતા થાકી ગયો અને એના પગ લથડવા લાગ્યા હીરો તો ખેડૂત વાત સાંભળે જ નહિ અને વાંસળી વગાડ્યા કરે વગાડ્યા કરે ખેડૂત તો થાકીને લોચ થઈ ગયો પગ એના ઉપડે નહીં પણ નાચા વગર ચાલે નહીં એ પણ તારી આ વાંચળી બંધ કર હું તો નાચી નાચીને મરી જઈશ પૈસા ખેડૂતે રૂપિયાની થેલી હીરાને આપી પંખી પણ આપવું એટલે હીરા એ વાંસળી વગાડવી બંધ કરી રૂપિયાની થેલી લઈને હીરા એ પણ ખેડૂત એ તો સીધો ગયો પોલીસ પાસે અને ફરિયાદ નોંધાવી એને કહ્યું કે હીરો બહુ લુચો છોકરો છે મને છેતરીને રૂપિયાની થેલી લઈ ગયો છે બિચારો હીરો પોલીસે એને પૈકડો અદાલતમાં એને હાજર કરવામાં આવ્યો અદાલતમાં ન્યાયાધીશ ન્યાયાધીશે નાના છોકરાની વાત કોણ સાંભળે ન્યાયાધીશે ફાંસી સજા ફરમાવી આ સાંભળીને ઈરાની આંખમાં આંસુ આવ્યા ખેડૂતે જ રૂપિયાની થેલી આપી છે એને એને છેતરીને લીધી નથી એવું હીરાએ ઘણી વખત કયું પણ એવો નિયમ હોય છે ન્યાયાધીશે પૂછ્યું તારી છેલ્લી ઈચ્છા શું છે તારે કોઈને મળવું છે કઈ ખાવું છે એક સજા માફ કરાવવા સિવાયની તારી જે કઈ ઈચ્છા હોય તે જણાવી દે અમે તારી એ ઈચ્છા પૂરી કરશું છે ગભરાય જ ગયો એને કહ્યું ઈરાને વાંસળી વગાડવા દેશો નહીં એ તો જાદુ વાંસળી છે ન્યાયાધીશે ખેડૂતની આ વાત માની નહીં કારણ કે ગુનેગાર છેલ્લી ઈચ્છા પૂરી કરવી જ જોઈએ सड़ी वगाड़ा करें हमें तो ये वास्स बंद करे ना ये तो जोर जोर थी वगैड़े गय बदा थायका खूब थायका था એમના પગ લથડવા લાગ્યા ખેડૂત તો ખૂબ નાચો હતો હવે તો નાચીને તો બધાને હેરાન હેરાન કરી મૂક્યા વાંસળી બંધ કરવા માટે બધાએ હીરાને ખૂબ આજી કર્યો પણ હવે હીરો શા માટે માને હે ભાઈ કોઈનામાં બોલવાની શક્તિ પણ રહી નહોતી ન્યાયાધીશે એની સજા માફ કરી રૂપિયાની થેલી પણ એને પાછી અપાવી વાંચળી બંદુક ને રૂપિયાની થેલી લઈને હીરો એને ગામ પહોંચ્યો એને થોડી જમીન લીધી અને ખેતી કરવા માંડી પછી તો એ ખૂબ સારું કમાવા લાગ્યો નાની ઝૂંપડીમાં રહેતો ગરીબ હીરો થોડો સમય જતા પોતાની મહેનતતાથી શ્રીમંતવાળો થયો પણ ગરીબ લોકોને ભૂલો નહોતો સૌને મદદ કરતો અને ભાઈ પછી તો જાદુ વાંચળી વગાડીને એણે પેલા પંખીને પણ જીવતું કરી દીધું તું ભાઈ આ આ તો બધું અમસ્તું ચાલો આવજો કાલે હું તમને બીજી વાર્તા કહીશું ભાઈ આવજો